એ આવો આવો મારા ઝીણકુડા એવા બાળદોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા સુરમ્ય વાર્તા સાંભળે છે આવો આવો સુરમ્ય ભાઈ આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું આ નામ છે સીતા ભારતની જાણીતી મિથિલા નગરી શિર ધ્વજનક એના રાજા રાજા ભારે જ્ઞાની ને ધ્યાની લોકો રાજાને જનક વિદેહી નામે જ રાજા રૂડી પેરે રાજ્ય કરે અને બાકીનો વખત ઋષિ મુનિઓ સાથે ગાળે રાજાને સુમેધા નામે રાણી રાજાને બધી વાતમાં સાથ આપે રાજા રાણી વચ્ચે બધી વાતનું સુખ પણ એક વાતનું દુઃખ સંતાન ન મળે એવામાં રાજ્યમાં દુકાળ પડ્યો વરસાદ સાવ રીસાઈ ગયો પ્રજા અનાજ ના કણ માટે વલખવા લાગી ક્યાંય ખાવાનું ન મળે બતાવ્યો મહારાજ તમે જાતે હળ લઈ જમીન ખેડવા ઉપડો વરસાદ નો દેવ ઇન્દ્ર જરૂર મદદે આવશે રાજગુરુએ કહ્યું હતું હેમ જ થયું સારા રાજ્યમાં વરસાદ વરસ્યો ને પ્રજાનું દુઃખ ટળ્યું પણ સાથે બીજો પણ બનાવ બનો ભાઈ જમીન ખેડતા હળની કોષ થી એક બાળકી પૃથ્વીની દીકરી લીધી રાજા મહેલમાં આવી ને રાણી સુમેધાના હાથમાં બાળકીને મૂકી ને પછી કહ્યું રાણી આકાશે મેહ આપો વરસાદ આપો અને ધરતીએ આ બાળકી આપી છે જુઓ રાજગુરુ પણ પધાય આશીર્વાદ આપતા કહ્યું સીતા શબ્દ છે તમે આને સીતા જ કેજો મહારાજ બાળકીએ જાણે આ સાંભળ્યું અને એનું બીજ ના ચંદ્ર જેવું બાળ મુખ ખીલી ઉઠ્યું આ તમારા જેવું રાજ્યમાં બધે આનંદ આનંદ થઈ ગયો બાળકી સીતા રાજા રાણીને દાસ દાસી પાસે ઉછરવા લાગી બધા એને લાડ લડાવવા લાગ્યા મોટા મોટા ઋષિઓ જનક વિદેહીને ત્યાં આવવા લાગ્યા ઋષિ વાલ્મિકી પણ આવે ને ઋષિ વશિષ્ઠ પણ આવે મુનિ વિશ્વામિત્ર પણ આવે સીતા મોટી થતી ગઈ અને આ ઋષિ મુનિઓના સહવાસ આવતી ગઈ રાજા રાણીએ સમજણી દીકરીને એક જ કામ સોંપ્યું કે બેટા તારે આ ઋષિ સેવા ચાકરી કરવી ને એમના આશીર્વાદ લેવા નાનકડી સીતા એ જ કામ કરે કોઈ ઋષિ આવે કે પહેલી એ જ સ્વાગત દોડી જાય તમે પણ મહેમાનોનું સ્વાગત કરો છો ને તમારા ઘરે એમ જ કળશમાં જળ ભરીને ઋષિ પગ પખાડે जमा जरूरिया पूरी करे एक दाड़ो मुनि परशुराम राजा जनकमान बनया अतिथि बनया एक खबे परशु અને બીજે ખબે એક પેટી સાથે જનકના આંગણે પધારા સીતાએ એમનું સ્વાગત કર્યું ચરણામૃત લીધું અને પેલી પેટી જાતે ખંડમાં રાજા જનક આવ્યા અને પરશુરામના પગે લાગ્યા રાજા અને ઋષિ વાતે વળગયા બાળકી સીતા ત્યાં હાજર હતી એકાએક સીતા મહેમાન ના વાળતી ઝૂડતી પેટી પાસે પહોંચી ગઈ અતિથી ખંડમાં એને ક્યારનું એ કૌતુક થયેલું કે મુનિજીનુષ્ય બહાર કાઢ્યું પછી ઘોડાની જેમ પલાણી ને ઘોડો ઘોડો રમવા માંડ્યું અચાનક પરશુરામ ધ્યાન એ તરફ ગયું એ તો અચંબામાં પડી ગયા આવડી નાની છોકરી આવા ભારે પરમી પુરુષ નિર્માયો છે આ ધનુષ્ય હવે આજથી તમારું એને જે ચઢાવે એની સાથે સીતાને પરણાવજો રાજાઓને પણ લખ્યા ને ઋષિ મુનિઓને પણ લખ્યા સ્વયંવર માં ઠેર ઠેર રાજાઓ આવ્યા હા લંકાનો રાજા રાવણ પણ આવ્યો લગ્ન કરવા માટે અને વન માંથી વિશ્વામિત્ર ઋષિ પણ એમની સાથે રામ લક્ષ્મણ ને લઈને સ્વયંવર મંડપમાં હાજર થયા જનક તરફથી જાહેરાત થઈ મારી પાસે પરિવનું આ ધનુષ્ય છે એ જે ચઢાવશે એને હું મારી દીકરી સીતા પર તરત લંકા રાજા રાવણ ધનુષ્ય ચઢાવવા ઉભો થયો પહાડ જેવું શરીર વિક્રોળ આખો હાથ તો જાણે સાંભળેલા જેવા હો એક હાથ અભિમાનથી જોઈને મોટે મોટે હસી પડ્યો વિશ્વામિત્ર ની આજ્ઞાથી ધનુષ્ય ઉંચકવા અયોધ્યાના કુમાર રામ ઉભા થયા ચંપાના ફૂલ જેવું ઉજળું શરીર એટલું જ નહીં એને પાણા ચડાવવા પણ માંડી મોટા અવાજ સાથે ધનુષ્યનો ભંગ થયો લોકોએ જય જય કાર કર્યો જય હો જય હો જનકે સીતા સાથે રામના લગ્ન લીધા અયોધ્યા થી રામના પિતા રાજા દશરથને સીતાની સાથે એમની નાની બેન ઉર્મિલા લક્ષ્મણ સાથે અને સીતાના કાકા કુશ દીકરીઓ માંડવી તેમજ શ્રુત કિર્તિ ભરત અને શત્રુઘ્ન સાથે પરણીને અયોધ્યા આવ્યા હતા सीता सब बनी कही दीदे दुखी रही वन मू तो, तो महेल छोड़ी ने राम वन मन गई वीर क्षत्रिया वन मकट एशे सहन कर કોઈથી ગભરાય નહીં અયોધ્યાની પ્રજા સતી સીતા તરીકે એ બધે વખણાય આવી હતી આ સીતાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો કાલે હું તમને બીજી વારતા કહી શું ભાઈ આવજો